નથી થવાનું જે જોયું ના ભાઈ શ્રદ્ધા એટલે શાંતિ મળે અંધશ્રદ્ધા રાખો તો શાંતિ મળે એ અંધશ્રદ્ધા રાખે તો પણ શાંતિ મળે હા હા એ અંધશ્રદ્ધા છે શાંતિ મળે માટે ત્યાં આગળ સાચી શ્રદ્ધા નું સાધન પણ આપડે તપાસ નથી કરી શેની અનુભૂતિ આ ફોના જેવું પિતર હોય ને બફીંગ કરેલું થઈ મારા આ ગયા વેચવા જાય ખબર પડશે વેચતો જ નથી જો આગળ ઊંઘી ગયા પછી ખબર પછી જાગી જવાય પછી જાગી જાય જાગ્યા પછી પછી ખબર પડે સાપ છે ભાવ અને એ ભડકે હોય બંને વહેલો પણ ભગવાન એમ કેવા આપનો ઉપચાર આપે છે ખબર નથી ભગવાન ભગવાન ની ભૂલ કેટલીક થઈ છે બધી કે ચોરાશીખ અવતાર માંથી એક અવતાર છે ચોરાસી લાખ અવતાર માંથી આ એક અવતાર છે એની સીધ જરૂર છે રાખીને મથન રાખવી પડે એની સીધ જરૂર છે જરૂર તો એ લાખ અવતાર એક હશે ને ચોરાસી લાખ અવતાર એક અવતાર છે ચોરાસી લાખ અવતાર જે છે એનો એક અવતાર ખરો ને જીવવા ઈચે છે આ મચ્છર વધે છે માખો વધે છે જીવડા વધે છે એ તો જીનેટીકલી આ પ્રમાણે થયું તે થયું ને જીનેટીકલી થયું હશે એમ તો નઈ ક્રિયેટર કુબા થાય એ તો ના કહેવાય આપડે એ થયેલા ભાઈ તમે છો તો મારું ચારસ ગાડું એમ કે ભાઈ નું નહીં લે ભાઈ નું લે નહીં કઈ કારણ છે ને એ માયા માયા પ્રેક્ટિકલ વાત છે બરોબર પ્રેક્ટિકલ વાત છે બીજાને અધૂરા માને નઈ અધૂરા નહી માને અધુરા નહિ માને ના બીજા બધા એના નથી એવું કે કાંઈ એ તો શ્રદ્ધા પ્યાથી ગઈ ને એને શ્રદ્ધા પ્યાથી ગઈ ના આ અમે માનીયે છે તે પૂરા એટલે કુદરતી નિયમ જ એવો હતો થર્ડ માં ભણતો હોય ને થર્ડ માં જ મજા આવે અને બોર્ડ માં ભણતો હોય મજા આવે આ સ્ટેન્ડર્ડ છે બધા શું છે સ્ટેન્ડર્ડ તો નહીં કેવાય માધ્યમ છે બીજા ઓગળી છે એટલે એમના મનમાં આશ્ચર્ય થાય હજી બીજી બાકી બહુ બહુ બાકી હજુ તમ પુનરધામ હમસતા રુનરધમ શું છે તે જ હમસતા બીજા કારણ તો બધા ભેગા થાય પણ અસાધારણ કારણ એવું થાય ધર્મના બધા થાય પણ જ્ઞાની મળ્યા બધું નકમ બીજી વગેરે મજ મળ્યું બધું નકમ જાય જેમ બીજી વગેરે બિલ બધા ન સમજાય ન જાય એ બધું ન હારે કાર્ય થાય ને તે સાયન્ટિફિક સરખા એવિડન્સ એમાં અસાધારણ કારણ મળવું જોઈએ મોરારજી હોય કઈ મોરારજી ના આવી ગાડી બગડી પછી બધું ઇસ્થ બીજો પાસ નહીં કરે તો ચાલે નહીં ચાલ નહી સાધારણ કારણ ભેગા અસાધારણ ના આવ્યું કારણો સમજવો પડે ના સમજવું પડે સમજવું પડે કેટલા પ્રકાર કેટલા સાધારણ કારણ અસાધારણ કારણ કે જેના વડે કોઈ કાર્ય જો અસા જેના વગર વગર સાધારણ કહ્યું કે થોડું ઘણું આગુ બધું થાય જો થોડું ઘણું આગુ બચી જાય સાધારણ કારણ કે આત્મા પ્રાપ્ત કર્યો ને એ અસાધારણ કારણ ધર્મ બધા સાધારણ કારણે બધા બહુ ભેગા થાય સારી સ્થિતિ ના થાય ચિંતા થાય તો મારી તારી થઈ જાય ચોપાસ ઊં તું થઈ જાય ના થાય કે અમે અમે બોલીએ થાય ઊંટું થઈ જાય ને જ્ઞાન હોય તો પછી ના થાય જ્ઞાન હોય તો આપડે હવા દર્શન કરીએ ને રાજની જોડે દર્શન કરવાનું પડે ને એવું લોકોને આવરણ ખોલવા માટે તો આપણું શાસ્ત્રો એટલે લોકોએ કરેલું છે લોકોએ કરેલું છે તો આવરણ લોકોએ આવરણ કરેલું છે હા એ તો કઈ ચલાવવું જોઈએ ને સંસારમાં કંઈક ચલાવવું જોઈએ એટલે આજ જાતું બધું તૈયાર કરેલું આત્મા જે અંદર આપણને અંદર થી ભસ થાય એમ એમ કે છે અમારા કર્મ આપે ખાવા પીવાનું બધું ખાવા પીવાનું કઈ નઈ કર્મ કર્યા હોય તે યારી આપે જો કર્મ સારા હોય તો પેલો આપડે માણીએ ને પેલો બીજો જન્મ પુનર્જન્મ એક દિવસો રહી શકતો નથી પબ્લિક ને સમજ હોય પબ્લિક તો આ શાસ્ત્ર ના જ્ઞાની ને જ્ઞાનીઓ જ કે શું કે આ શાસ્ત્ર ના જ્ઞાનીઓ છે ત્યારે જ્ઞાની કે કામમાં લાગે ને સાચા જ્ઞાની જોઈએ કેવું શાસ્ત્રના જ્ઞાને તો શું કે સાકર ગળી છે એવું કે શું કે સાકર ગળી છે એવું કે પછી આપણે પૂછીએ પ્રશ્ન ગયું એટલે શું એ સમજાવો ને કે એવું નથી જાણતો એ તો અનુભવ થવો જોઈએ એટલે આ સાકર ગળી છે તો હું બધી આખું જગત ઊભું રહ્યું છું અને ગયું શું છે એ ભાન લાવે ત્યારે એ જ્ઞાની કહેવાય અને એ જ્ઞાની તીર્થંકરના કરતા દસ જ ટકા આપી શકે ટેન જ્ઞાન બાકી સિદ્ધાંત આપે આખો સિદ્ધાંત આપે તો કામ નીકળી અને પછી જૈન તરીકે ઓળખાય પાછા તીર્થંકરો હોય જ્ઞાની વિતા વિતરાક ધર્મ હોય તે સાચો છે બીજો નંબર જૈન ધર્મ મૂળ વિતરાક ધર્મ એમનો પ્રશ્ન હતો 24 चौवीस नो आंकड़ो केम छोवीस आज बुद्धिवाया तो मार्ग चलावास्ता क्या थे 24 24 24 एक पचीस बिलकुलसठ सलाकार पुरुष जन्म था जब तीर्थंकर होगा એ તીર્થંકરો હોય ત્યારે નહીં પણ તીર્થંકરો તેસઠ સલાહા પુરુષો ઘડતર થાય ત્યાં અવસર પીડી કારમાં પૂરા થાય પછી ઉત્તર પીડી કારમાં ત્રેસઠ એ બધી ત્રેસઠ પુરુષો ઉત્પન્ન થયા જ કરવાના ચોવીસ ચોવીસ તીર્થંકરો બાર ચક્રવર્તી નવ વાસુદેવ નવ કરતી અને નવ બળદેવ આ ત્રેસઠ સદેશ ઉત્પન્ન થયા જ કરે આમાં જ રાવણ એ પ્રતિ વાસુદેવ કહેવાય આ પેસર સલાહકાર પુરુષ નો કહેવાય એનું નામ ના લેવાય ખતરા ખબર નથી જવાબદારી છે એવું ખબર નથી એમને બાળ પૂતરા કરી નથી મળતા કારણ કે તો વિદ્યાધર કેવાય ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ માણસ અને એ તો નિયમ છે કે એક બાજુ વાસુદેવ જન્મે એક બાજુ પ્રતિ વાસુદેવ જન્મે બે લડવાના જ છે ઇતિહાસ ઉભો કરવાનો ઇતિહાસ ના હોય તો લગભગ લોકો શું કે વાંચે શું લોકોને ખરાબ જોયે ને એટલે એવા એવું નવ વખત ઇતિહાસ ઉભા થાય અને બળદેવ ખરા થય અને બળદેવ કોને કહેવાય કે વાસુદેવ નો વર્મય ભાઈ હોય તો બધું બતાવે આપડો સિદ્ધાંત આખો બધો ખુલ્લો કરીએ આપણે મોક્ષ માં જવાની શા થાય છે એટલા માટે તો આવ્યો છું એમ છૂટા ના છુટા ને જેલ મૂર્ખ ભુપ્ત જેલ પેલી જેલ તો સારી આપણે જેલમાં જ ચિંતા નહીં ને બાન ટાઈમ થાય આપી જાય જે આપી જાય જેમ થાય ને એટલે આપી જાય સંસાર એટલે જેલ કહેવાય બધી અને પેલું મુક્તપણું કહેવાય મોક્ષ એટલે મુક્તપણું જૈન તો જૈન તો આપ્યા તો નામ જૈન રહ્યા છે આ જે હોય પણ ચિંતન કરેલી વાત તો જુદી એ પુણ્ય તો ગજબ ની પુણ્ય કહેવાય એમને જોતા જ જોતા જ સરળ માણસને મોક્ષ થઈ જાય એને જોવાથી જ મુક્તિ છે જોવા મળે એમનો હાસ્ય મળે આપણે જોવા મળે અને અનંત બહેરા તો એમની સભામાં બહેરા બહેરા પાછી ચેખાણી શું કે જો પૂરી ને શાક પણ આ શાક છે તે ના લાવશે કે છે લાભ છે નહીં ભગવાન એટલે કોન ને અસર ના થાય કોન પાણી બહુ મીઠું બહુ મીઠી મધુર બહુ મધુર અત્યંત એવી કોઈની જે તુલના ના કરાય એટલી મધુરતા કોને એ છે તમને પેલા એ વાત કરેલી ખરી એક રતલ એક રતલ દૂધ ભરા પોણા રતલ દૂધ હોય પછી રેડ રેડ કરું છે એટલું પછી લાભ હવે વધારે બેસવાનું શું કેશું એમનો કે છે નવકાર મંત્ર છે એ ક્રમિક મંત્ર છે ને ના ક્રમિક વ્યવહાર તરીકે છે વ્યવહાર તરીકે વ્યવહારમાં દ્વિકાસ ને હજુ હજુ વ્યવહાર નિકાલ દીકા વ્યવહાર ચોખ્ખું કરવાનું છે ને એટલે મંત્રો તમને વ્યવહારમાં અડચણ ના થવા દે મંત્રો થી તમને વ્યવહારિક અડચણ આવતી હોય ઓછી થઈ જાય આપડ ને મંત્ર ની જરૂર નથી એવા સાચી વાત ખરી છે જરૂર નથી ત્યારે ના વાંચે પણ જરૂર હોય તે વાંચે ને એટલે બધાને એવું સરખું ના હોય એટલે કોમનલી બધાને ના હોય એવું સંયસ્ત મંત્ર એટલે એનો અધિકારી કોણ કે આજે કોઈ સાધુ આચાર્ય અધિકારી નથી એના ખરા અધિકારી સંન્યસ્ત એટલે જેને સંન્યાસ વર્તે છે સર સંન્યાસ તો જ્ઞાની એકલા દુનિયામાં જ્ઞાની પુરુષ એક હોય એકલા કહેવાય સાચી હોય નહીં જે સંન્યાસ છે એ દેહાધ્યાસ સાથે હોય નહીં આપ સમજવાગી આવ્યું ને દેહાધ્યાસ અને સંન્યાસ દેહ સાથે હોઈ શકે આપ સમજવાગી આવ્યું ને કન્યાસી કે કોહાદ્યાસ તો તો અત્યારે બધા સાધુઓ દેહાદ્યાસ છે શું છે આ જે સંૌકિક છે હોવો ઘટે એટલે જેને દેહાધ્યાસ હોય નહીં આપણે સમજવા આવ્યું ને કે ત્યાં મિથ્યાત્વ હોય નહિ દેહાધ્યાસ ના હોય ને મિથ્યાત્વ હોય નહીં રોંગ બિલીફ ના હોય શું નામ આપનું ચીમનલાલ સિમનલાલ નથી મને બોસ મળતો નથી હું અંડરહેન્ડ મને કોઈ દેખાતો જ નથી અંડરહેન્ડ નો જ્ઞાની પુરુષ છે તો બોસ માનવા પડે ને અમારે ના એ બોસ તો બહાર તમારે પેલા ઉપરી હતા તેમને મનાય જ્ઞાની પુરુષ બોસ મનાય છે પાસે પરમ વિનય જોઈએ બીજું પરમ વિનય પરમ વિનય વિનય વિનય નહીક નહી વિનય નહી પરમ વિનય જોઈએ તે વખતે આપણું હૃદય એમના ખોળામાં ઢરી જાય તે વખતે પરમ વિનય હોય આપણું હૃદય એમના ખોળામાં ઢરે ત્યારે પરમ વિનય થયો હોય અને નીચા રમીએ હૃદય ખોરાક ના વિનય થયો પણ હ્રદય ખોરામાં ડરી ગયું એટલે પરમ વિનય થાય પરમ વિનય થી મોક્ષ જ્ઞાની પુરુષો કઈ જોય તો તમારે કર્મ બંધાય છે અને જ્ઞાની કરે તો બંધાય નહીં જ્ઞાની કરે તો બંધાય નહીં અજ્ઞાની ના કરે તો બંધાય કે આ જ્ઞાનની બહાર કહેવાય એવું એમના એમનો કાયદાથી છે તો તમે કયો સ્થિર ટાઈ ગયો તમારો આત્મા પ્રકૃતિ આત્મા સંચર શું કહ્યું એ એ જે આત્મા છે એ અચળ છે કેવો છે અચળ અને આ જે વ્યવહાર છે કેવો છે સમજમાં આવ્યું હવે સતર એ મિકેનિકલ આત્મા છે કેવો છે મિકેનિકલ એ ખાઉ પીવો તોફાન બધું પૂરણ ગલન પૂરણ ગલન પૂરણ કયું પૂરણ ગલન કરો સંદાસ કલન કરો તેની ખાતરી થાય કે હું પણ છું હું શું છું એની ખાતરી થઈ જાય અને વસ્તુત્વ ની થઈ એટલે પૂર્ણત્વ એની થયા કરે પછી મારે પૂર્ણતા કરાવું પડે દવા આવી જનરલ સ્ટોર ચાલે નઈ અહીં તો આદિવાસી દુકાન ચાલે કરે એટલે પછી કે છે બહુ સરળ માણસ હા સરળ અને સ્વચ્છ તો પાસે સ્વચ્છ હૃદયથી સ્વચ્છ માણસ પછી મને કે અનુભવ થયો પડછાયો જોયો નથી કોઈ હિન્દુસ્તાન માં એક પાસે કહ્યું આત્માનો પડછાયો સુધી પહોંચ્યા નથી આત્માનો જો પડછાયો પહોંચ્યો સમગી સાથે શું કહ્યું ભલે આત્માને ના પહોંચ્યા મને આત્માનો પડછાયો જેમ માણસ પાસે પડછાયો પડે છે ને એ પડછાયામાં પગ આપણે મૂકીએ એવી રીતે આત્માના પડછાયામ તો પહોંચ્યા તો સમગે થશે કે આત્માને પડછાયા પહોંચ્યા નથી આત્મા છે આત્મા કહો છો ત્યાં મતલબ આવું રીતે કહેતા ત્યારે આવું તમને દેખાયું કોને બીજા આ લોકો એ આ આનંદ એ આત્માનો આનંદ હોય એ કહે છે જયારે આનંદ થાય છે ત્યારે એમ જણાય છે કે આત્માનો આનંદ નીકળ્યો અરે મોય ને આ તો મનનો આનંદ છે આત્માનો આનંદ એક બધો થયા પછી એ જાય નહીં એક ભરો આત્માનંદ થાય ત્યારે અહંકાર જાય ફક્ત સંસાર વ્યવહાર ચલાવવા પૂરતો અજીવ અહંકાર રે કયો અજીવ ચલો જે સજીવ અહંકાર હતો તે અજીવ રે સંસાર ચલાવો પૂરતો સંસાર ને ચલાવે છે કોણ છે કયો ભાગ છે અજીવ ભાગ છે તમે વકીલ થયા તમે વકીલાતો કર્યો છે આ વકીલાત કરી બધું કર્યું અત્યાર સુધી ભણ્યા કર્યા બધું અજીવ ભાગ કરેલું હજી ભણી શકે અજીબે જ ભણ્યું આજીવ જુદું આજીવ જુદું અને આ અજીવ જુદું બે દાત નો સ્વાભાવિક સ્વાભાવિક પૂતગલ વિભાવિક પૂતગલ વિભાવી પૂતગલ એ જુતો દેખાય પણ અજીવ જુતો દેખાય પણ અજીવ આ અજીવ કામ કરી રહ્યું છે આ ચેતન કહું છે ને ચેતન દેખાય છે ત્યારે નહીં તો ચેતન દેખાયું કેવાય આ અજીવત કામ કરી રહ્યું છે એ આખા કોઈ સાધુ સન્યાસી ના આવે એટલે આ બધું હજીવ જ કરી રહ્યું છે બધું સાંભળવા જેવું છે કે નહીં જ્ઞાની પુરુષ નું સાંભળવા જેવું જ હોય ને જ્ઞાની પુરુષ વચન તો સાંભળવા જેવું જ હોય ને કે દરમિયાન અહંકાર રહ્યો છે આ સજીવ પેલો જે સજીવ બાંધ્યા હતા ઉડી ગઈ ખોટી રોંગ બિલીફ હતી એ ઉડી ગઈ અજીવ રહ્યો તમને પોતે અનુભવ થી કરતો કે પણાતુ પણાતડ હતી આવું ચાલે છે જેવાયું ધર્મ ની બાબત માં આદિવાસી જેવા થઈ ગયા સંસાર બાબત માં વાણી લેવા જેવા થઈ ગયા હોશિયાર થઈ ગયા ધર્મ આદિવાસી જેવા થઈ ગયા એટલે મારા આવું લખવું પડે બધું અને અમારી વાણી તો ખંડન મરવા પુસ્તક છે પણ એક બોલ નો એક બોલ નો વ્યવહાર જો રાખવો હોય આપડે તો આગળ હરી ના કરવી જોઈએ અને મધ્યથી તમે હરી કરો એટલે આવતા બહુ પાછું બી બોલાવો છે ને મતભેદ થી આવતો બહુ મોબોલ આવશે એટલે આ બહુ ગમતા હોય તો આપડે મતભેદ કર્યા કરવું ગમે ફોટો છે આ દર્શન કરવા દાદા નો આ દાદા નોય આ તો પબ્લિક ટ્રસ્ટ છે શું છે આ તો નિરાસર છે નિરાસર ને દાદા કે શું થાય દાદાને ઓળખ્યા નથી આપડે દાદા તો ભાઈ પૂર્ણ પ્રગટ પરમાત્મા ચૌદ લોકોનો નાથ છે જે માગેલ નું કારણ કે કોણ વાતો કરે તા જોડે એટલે દાદા બગા નહી બોલતા એ મહી ઓરિજિનલ ટ્રેપરેકર્ટ છે ઓરિજિનલ ટ્રેપરે કરી તેના ઉપરથી આ ઓરિજિનલ ટ્રેપરેકર થાય ઓરિજિનલ ટ્રેપરેકર્ટ અંદર એ અમારે બોલીએ નહીં આ વાણી ત્યાં પ્રગર બોલ્યા કરે અમે એના જ્ઞાતા દઈએ કેવું જ્ઞાતા હું બોલું છું બધું ખલાસ થયેલું હોય તારે સર્વજ્ઞ લખાય સર્વજ્ઞ જો કે લખાય નહિ તે વા ઉઠાયેલા પણ કુદરત ના દોષ કુદરત ના કાયદા દોષ ના દેખાય કુદરતી ગુના ના ક્યાં નથી દેખાતા એટલા કહે છે કે તમે પોતે જ વકીલ દોષ નથી દેખાતા નથી દેખાતા મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય નિયમ એવો જગત નિર્દોષ એક પણ માણસ દોષી દેખાય નહીં હાસ્ય ઉત્પન્ન નથી અને મુક્ત હાસ્ય થી માણસ કલ્યાણ કહી શકાય મુક્ત હાથે એક વખત દર્શન કરે નહીં જીવન કર્મ ની હાથે હોય તો જીવ કેવાય અને કર્મ રહીત હોય તો આત્મા કેવાય કરે કર્મ રહિત હોય કર્મ હાથે હોય તો જીવે મરે જીવે જીવે ડાકર કહે છે બતાવજરી મારી કહે છે તમને બધું કરાવશે કોણ જીવ આત્મા નથી કરાવ જીવ આત્મા છે જીવાત્મા જીવાત્મા આત્મા ને પરમાત્મા દેહા દેહા એ જીવાત્મા કહેવાય આત્મા ઇન્ટ્રીસ્ટ છે અને જેના અહંકાર ના હોય મરવા જીવાન ના હોય એ આત્મા પરમાત્મા પરમાત્મા પછી પરમાત્મા સ્થાન થઈ ગયું આત્મા રૂપ થઈ ગયો પરમારમું કુંડાણું પૂરું થયું કેવું જ્ઞાન થયા પછી ફૂલી પરમાત્મા એક વિજ્ઞાન એકલો જ પહેલો નીકળ્યો પછી આ બધા નું ભાઈ લગી રહી છે એ તો હોય ને આ જે બધા કરાવે જે કરાવે છે તે જીવ કરાવે છે એવું મારું માનવું છે શું કરાવે છે જીવ આ બધું કરાવે છે ને જીવ કરાવે છે આત્મા નથી જીવ કરાવે તો કરનાર કોણજીભાઈ હું એવું કઉ છું આત્મા નહીં કરાવતો જીવત કરાવે હા પણ જીવ કરાવે પેલો તમે જીવને કંટ્રોલ કરો તો પછી આગળ જાઓ એટલે ખરી રીતે પણ જીવે નહીં કરાવતો હતો જીવત કરાવે એ તો તમને લાગે છે આ જીવ કરાવે છે આ જીવના માં એ તો ડાક્ટર દવા આવે આજકાલ તને ખબર પડે કે મારી શક્તિ નથી તો આ ડાક્ટર દવાદાસ ચાલુ સાહેબ પછી આપણને સંડાસ લઈ જવાનું કે છે બીજી સત્તા જ ચાલે આત્મા ની સત્તા નથી બરોબર છે પણ તમારી બંને જીવન કરે શક્તિ એટલે મન મન સાથે તરત જ ઇન્દ્રિયોને કહી દે કે આમ કરવું છે એટલે બધી ઇન્દ્રિયો તૈયાર થઈ જાય ચો એટલે અંદર પ્રેરણા શક્તિ થી બધું ચાલ્યા કરે છે બરોબર ને પણ પ્રેરણા શક્તિ કોના આધારે છે ના લેવા ગયા તેની આવા થઈ છે એ બધું ચાલે છે ઇન્દ્રિયો બંને આ જીવસ્કરણ ના ભાગ ને જીવ કે છે તમને તમે બતાવું આ શક્તિ તમને બતાવી દીધી એ શક્તિ ના થી આ જગત સારી રહી શક્તિના અમે ભગવાન કહીએ છીએ હા એના ભગવાન ક્યાં છે સગત પણ એ જળ શક્તિ છે જગતના લોકો એને ભગવાન માને છે હમરે હમઝેર પડતી નથી ને એટલે એને બીજું કોઈ કરે કોણ ભગવાન કોણ કરે આ બીજી શક્તિ કરે છે એ તમને મેં દેખાડી દીધી બધાને વ્યવહાર સત્ય છે તેથી આપણું નહીં મળે છે કોક નું દિલ કકડતો લાગણી થાય કે લાગણી થાય છે આખી જિંદગી મેં ધંધો જ કર્યો ના એમ નઈ આખી જિંદગી મે ધંધો કર્યો નથી તમે ગયા તું તમારી સર્વિસ મળી નથી મારી તમારો ધંધો કેમ નો ચાલે છે તમારે શી છે આ દાખી જુદી ધંધો કરેલો કહે ધંધો જ નહીં કર્યો ફક્ત ધંધો આવડે બહુ ચાર મહિના થાય પછી ગુજા ગુજા કરતા એક ધારું કે લેલો એટલે એ કહે તમે બે ત્રણ મહિના ધક્કો મારી આ લોકો ને લોકો ને ધમાલ માં પડેલો હે પણ મારે ધરણા ના થાય કોઈનું દુઃખ નાણીઓ નહી રાખે છે અને પેલા નોકરી ના મળે નહી તો અમારે મુંબઈ મોકલી દેવું બધાને મુંબઈ મોકલી મોકલી કરેલા મોતે પગાર પડતો હોય તો કાંતિ લાવે કે હાર મોકલી દો અમારે ક્વા હતો તેને મોકલી દીધો હતો નહીં તો એ કે છે કોક ને પોત આપીને છૂટી જવું તમારી વ્યવહારિક દ્રષ્ટિ ની દ્રષ્ટિ એ સાચું નહીં કે દરેક માણસ એના દુઃખ બંધ કરેલું ગયા બરોબર છે ભગવાન ના ભગવાન બહુ રાજી ભગવાન બહુ રાજી પણ લોક આ લોકોની ઉપર લાગણી બહુ બધું લોકોની ઉપર જે લાગણી બહુ રાખે છે એ બધું પાછળ મારી ઘેર આવે ને એની પાછળ રસી પડેલો અહંકાર રસ એમ નહીં નોકરી આપવા માટે અહંકાર તો હોવો જ સારું કામ કરે જ નહીં કોઈ સારું કામ કોઈ કરે જ બરોબર ને અને તે બનતો અહંકાર તો કેથી કરતો ને બહુ ભારે અહંકાર અહંકાર બઉ ભારે અંબાલાલ ભાઈ ને અંબાલાલ બોલે વગર નોંધી થઈ ગયો અહંકાર નહી સારો કરશે પોતાના કેરેક્ટર નો તો અહંકાર હોવો જોઈએ હા એ હોવો જોઈએ લક્ષ્મી તો આવે કે જાય એનું કઈ છે રાજી લોકો નું કામ કરી બતાવે લોકોનું છે તે કરે લાગે પાડી અહંકાર અહંકાર નીચે જાય ચારિત્ર નો અહંકાર આવે એટલે આ બધું આ લક્ષ્મી નો હોય ને પાડે આપણને ચારિત્ર નો ચારિત્ર નો અહંકાર ને અહંકાર ચારિત્ર નો શું કે છે મારે આમ કરવું જોઈએ મારે તમારે મને ખેતી જો હું તમને નહીં થાય છૂટ આપેલીસ હજાર મેં બેતાલીસ હજાર રૂપિયા મેં ઉઘરાણી ના કરી શા માટે ઉઘરાણી ના કરી આત્માનો કરવા જ નહી જો પૈસા લઈશ લઈશ તો ફરી લેવા આવશે માટે લેવાનું જ બંધ કરે આવતા જ બંધ થઈ ગયા પછી એ તો બીજા બીજા પૈસા જ્ઞાન લેવાય આ ભૌમાં છે આ રૂપક માં આવ્યું તેનું આ ભૌ માં જ ફળ ભોગવવું પડે આ બહુમાં એ બિન પડ્યું તે આવતા ભાષા ઝાડ થશે જય દસ સાલ કર્યા કરતા હોય કે ખાતરી હોય અરે એમ મારો ખાનગી ખબર પડી કે પાસ છે એટલે પોતાને ખબર પડે પણ લોક કેહ ને લોક કે પરીક્ષા આપીશું આપણને એમ કે થઈ ગયું લોક ના કહેવા માટે પોતાના તો અંતસ્કર પ્રમાણ પડે કેવું આકાશ બધાને હરકી બધું બારી વસ્તુ હરકી જ દેખાડે પણ અંતસ્કર ના જેવા ભાવ શુંક દાદામાં તીર્થંકર નો દર્શન થઈ જાય એ પણ અંત ભાવ એ વાત એ આ ભાવ્યો જ્ઞાનીઓના ચિત તળાવે એવું રાખ્યો બહુ મોટા નાખી પુસ્તક વાંચ્યો અને તારીખ પડી ગઈ ગયા ગમે હિંમત નગર નતા વકીલ હતા ત્યાં જ મુક્ત જગ્યા લાલચ કરી આપી છે એ કલાક મુક્ત બધા લોકો ગુમા ગુમ કર્યા છે લાલ મૂકી છે કે પદ માં પદ નહીં આવી ગયા બધાને બેઠેલા દેખાય વાત કરતા દેખા આંખો ઉઘાડી બધું દેખાય બધાને ક્યાંય કરો કે દર્શન આ બેઠા એ અંતસ્તર ના ભાવ પરિર પ્રગટ રૂપે દેખાવું એ અંતસ્થર ભાવ પર અડચ એક દાદા છે તમને અડચણા થઈ ને આરતી બાટી કરે અને આર્થિક આપવાનો કલ્પિત છે એવું તમને સમજાય છે બધે જ કલ્પિત કલ્પિત કલચર મોતી કલ્પિત કલચર પણ આ તો ત્યાં ખરું નહિ પણ આ તો ધ્યાન તોડ્યું પેલા ને પેલા ને ફાયદો થયો પેલો ઘર માં ફાયદો થયો થયું થોડા